भगवान ना असीम जय जय कारो सुहा ना भगवान ना असीम जय जय कारो हो तारा भगवान ना असीम जय जय कारो हो तारा भगवान ना असीम जय जय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 राधा भगवान ना सिंह जय गाऊ राधा भगवान ना सिंह जय गाऊ राधा भगवान ना हसिम जय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 એ કરવું છે કે પછી કરશું ભલે ભલે ભલે ચાલો તો નિવે Jai Sachi Dhanan. Jai Sachi Dhanan. Aankho jai. ban karine bol jo. Aaloo. Aak Kaveeraati etli adbuth rachna thai gai che aak. Eko aap joe, eko. Eko aap joe. Hello. Jai Sachi Dhanan. Jai <tip> Sachi Dhanan. અા�઱ૂ નૄ ન્ં ના�૱કસા�. ન્ં ના�ૺન જા�઱ નૂ ન્હ઱૱઱ ન્વઉલ ના�ન્વં અ૪ં નો ન્ળળા�. dar uh haram -huh. uh -huh. અને કવિરાજ જ એ પદને સમજાવશે અને આપતો પુત્રો એમાં સ્વરૂપે હશે તો મહાત્માઓ સત્સંગ આજે રવા દઈએ જે કંઈ આવ્યો હોય ને તે અમે વડોદરા મુકામે સોમવાર અને બુધવારે જે અમારે સવારમાં એક કલાકનો થાય છે ત્યારે જેનાથી પૃછા થઈ હશે ત્યાં તે પોતે જોઈ શકશે પણ શકશે એવી વ્યવસ્થા કરેલી છે તો હમણાં તાત્પુર મોટું રાખીએ આનંદજી બોલો એ એ તો કહેશે થોડા અડધા કલાક પછી કયું નઈ પેલું તો લાવો શરૂઆત એનાથી કરીએ આપણે આજે જે અદભુત એને શું કહીએ આપણે એ નિર્જીવ ના કહી શકાય એવી એક બહુ સુંદર વસ્તુ આપણી પાસે આવે છે કે આમ તો સજીવ નિર્જીવ આપણા બધા મહાત્માઓ માટે હોય બહુ સુંદર એ દાદા ભગવાનથી જે ખંભાતના આપણા એક મુમુક્ષુર્ણ મહાત્મા છે એમની પાસે મૂલચંદભાઈ પટેલ જેમને હુક્કો વળાયો ગયો હતો અને એના માટે કેટલો સુંદર પ્રસંગ રચાઈ ગયો હતો તે વળાયેલો હુક્કો જેમને માગી લીધો તે ભાઈ ખંભાતના મૂળચંદ પટેલ એમની પાસે આવ્યો તો પછી પૂછે છે આપણા સંગપતિ સાહેબને આપતા પુત્રોને કે આ શું કરવું આને પછી સંગપતિ સાહેબ આપતા પુત્ર નિમસાનંદજી મારફતે બધા નક્કી કરે છે કે આપણે દાદા ભગવાનની આ યાદગીરી મેમેન અને આપણે શું કહે છે આર્ચિવસમાં એટલે કે જેવી રીતે શ્રીમદ રાજચંદ્રજીની અમુક છે લઘુરાજ સ્વામીનું અમુક અગાસમાં સચવાયું છે એવી રીતે આર્ચિવ્સ એટલે કે આપણા ક્યાં રિસર્ચ સેન્ટર રાખ્યું છે ક્યાં આગળ કંઈ કેલનપુરી આ કેલન સ્થળ નક્કી થશે અને આ બધી પાછળથી કવિરાજ બધી વાતો થશે ને દાદા ભગવાનના જ્ઞાનના પ્રાગટ્ય બધું આમ તો બધું રહેશે ખરા બહુ આનંદ પામશે દાદા કે છે આખો આ પાંચમા આરાનો પાંચમો આરો પૂરો થાય ત્યાં સુધી આનું અસર રહેવાની છે ત્યાં સુધી અસર રહેવાની છે હજુ બીજા અઢાર હજાર કરતાં વર્ષો બાકી રહ્યા અસર રહેશે જરૂર તો એના માટે આ એમ વાત કરે છે નિમેશ આનંદ આપણે આપતા પદ લે છે કવિરાજ એને અનુરૂપનું જ છે પદ એ ચાલે છે આ હુક્કા નિમિત્તે છેદપદ જે હુક્કો દાદાથી એમને છોડ્યો નહોતો પરંતુ એની નિર્જરા મહાનિર્જરા થઈ હતી કવિરાજ મહાનિર્જરા થઈ હતી કે નહીં બે દાદા છે જોડાની સાથે પણ વાત કરતા હતા મંદિરમાં જાય ને હે જોડા તારે રહેવું હોય તો રહેજે જવું હોય તો જજે અમારી ઈચ્છા નથી એમ જ્યારે એમણે ચુંગી છોડી ત્યારે એના વિરહમાં ચુંગી બોલતી હોય તો કેવી રીતે બોલે એનું એક પદ લખાઈ ગયું હતું અને દાદા કહેતા કે અમારી સાથે જેમનો સંયમ ગયો થયો એનો વિયોગ થાય ત્યારે બધું હાર તોરા જમણવાર સાથે જવું જોઈએ આ તો હીરાબા વખતે કે અમારી નહોતી એવી કે તમે બેન્ડ બાજા સાથે જ એમને પણ લઈ જવાના હતા આવું પણ બોલેલા છેલ્લે છેલ્લે પણ જ્યારે ચુંગી હતી ત્યારે તો ભરપૂર આમ જોશમાં હતા એ વખતે એ પદ લખાઈ ગયું હતું અને મોટા સારા હોલમાં એ ચુંગીનો વિદાય સમારંભ આપણે કરેલો ચુંગીનો વિદાય સમારંભ હા જમણવાર સાથે હવે વિદાય હોય એટલે એમાં તો થોડીક કરુણતા તો હોય જ ને સા આપી દીધી તો દૂર રહે છે અને આ તો કાયમ હોઠ ઉપર રાધાને પણ ઈર્ષા આવતી કે અડગી અને મુરલી ચોવીસ કલાક હોઠ ઉપર એમ હીરાબાઈ થાય સ્ત્રી હૃદય છે ને પછી એના કર્યું કરાવ્યું અનુમોદ એવા અમારે દમયંતીને તો દાદા ભગવાન દાદર માં સત્સંગમાં કહેજ ત્રીસ નંબર ની બીડી લઈ આવો નીચેથી બીડી લેવા મોકલતા પછી સિગરેટ ઉપર આવી ગયા સગીરું સગીરું સા નંબરની ખાખી બીડી બે બંડલ એક બંડલ આ ખિસ્સામાં એક બંડલ આ ખિસ્સામાં પણ એ ફૂંક મારીને જ્યારે દાદાનો સત્સંગ નીકળે ને અદભુત અદભુત નીકળતો નોનસ્ટોપ ને જેટલા બણા બેઠા હોય ને બધાના મનના પર્યાયના જવાબ આવી જાય એક એક જણા બોલે કે અમે આજે સવાલ પૂછ્યો હતો એનો જવાબ આવી ગયો છે હવે મારે કંઈ પૂછવું જ નથી આવું થતું એટલે એનો બી રૂવાવ હતો અમારા પણ કે ખાખી એટલે ખાખી અમારા કુટુંબ માતો હું તારી વાલી અમારા કુટુંબ માતો પૂજ તારી વાલી મને જા ની સાથે દોસ્તી થઈ જાય એટલે પછી અંતર એને બી શરૂઆત થઈ જાય ને એને પણ મનોમંથન શરૂ થઈ ગયું એટલે પોતે પોતાની જાત સમાધાન કરે છે હા વિતરાગી પાસે સંસારી કરાગ દ્રષ્ટિ ક્યા ગા ત્યાગ હોય નહિ તમારે હોય સમ દ્રષ્ટિ ક્યા ગા ત્યાગ હો દાદાને જેમ ટેવ હતી તો એનામાં બી ટેવ તો આવે ને મોઈ હોદા મુઆ આવે દાદા એટલે મુઆ તો કેમ એનામાં અસર તો આવે ને narai naraye fotamada chungi chabai narai fotamada chungi japai naraye fotamada moi u shabai કઈ નહીં કે મારી સાથે તમે તોડી નાખ્યું હતું કઈ નહીં પણ બીજા મહાત્માઓ બિચારા અનાથ થઈ ગયા એની સેવા લૂંટાઈ ગયા એનું શું કે કારણ કે બધા એ મોજાની સેવા લે લીધી હતી કોઈએ બીજી પાણીની સીધા એ અમુક જાણે ચુંગીની સેવા લઈ લીધી હતી કે એ ઓલું ભરી આપવું આમાં પાણી ને પછી દાદા પીએ એ આમ લગાવ્યા મને કે તલા મહાત્માની સેવા ગઈ ગઈ પાછું કે હુકુપીવો હોય ત્યારે સળગાવી જાય ને એટલે એક મહાત્માને જાઓ પંખો બંધ કરો એટલે એક મહાત્માની સેવા તો થઈ ગઈ ને પંખો બંધ કરવા ઉઠે દોડતો દોડતો પાછો આવે પછી પછી લડગાવે એટલે પાછો પંખો ચાલુ કરવાનો એક સેવા તો ખરી ને એક મહાત્માને એને પાછા યાદ રહે કે દાદા એ દોડતો જાય આમ દાદા આંખ કરી પેલા દોડતો ભાગી જાય પંખો બંધ કરવા આવી તો કેટલી સેવા લૂંટાઈ ગઈ મહાત્માની મને અફસોસ નથી કારણ કે તમે વિતરા હતા તલાત્માની સેવાભી નાની હુકલી હોય ને એમાં એક આવો ચીપિયા જેવું હોય અહીંયા એમાં એને આમ આમ ટપકા જે ઓલું હોય એનાથી આમ આખો દાબે બરાબર બરાબર દબાય ને પછી આમ પીએ ને અવાજ આવે ને એમાંથી પાણી થઈને આવે હવે રસ્તામાં ઘણીવાર શું થાય જાત્રામાં કે ક્યાંય એ ઓલું તૂટી જાય ઓલું તો ત્યારે ને ત્યારે દાદા તરત જ છે ને અહીંથી કે વડોદરા એક જ દુહાર છે તો કે ત્યાં સંધાયો જાઓ એટલી વાર અડધો કલાક બસ વેઇટ કરાય પણ એ સંધાઈ આવવાનું રહેણ કરાવી આવવાનું એ તૂટે ને એ દાદાને જરાય ન ગમે કે એના સિવાય દબાય નહીં હાથથી દબાય જ નહીં ને કે મહાત્માને સેવા મળીને પછી એની ઉપરથી ઉપદેશ આપે ક્યાંય બી તૂટું હોય ને તરત જ સાંધી લેવું પેન્ડિંગ નહીં રાખવાનું એ માટે કે પછી બીજા શેર સુધી પેન્ડિંગ રાખો ત્યાં સુધી અમે તો કેટલા આવરણ વધ્યો પર્યાયો વધી જાય ને તરત જ દોડતા કેટલા મેં દસ ઠેકણા જોયું છે અમે જાત્રામાં ગમે ત્યાં હોય ને કે જાઓ સંધા આવો લુહાર ગોતી આવો અને એમાં નટુકા કહો મારે એક્સપર્ટ ગમે ત્યાંથી લુહારને ગોતી આવે ગમે સરી પંખો ચિપિયાની કાલ શરી પંખો ચિપિયા એની વિદાય સમારંભ હતો તે અખંભાતના એક આકીકની માળાના મોટા વેપારી મૂળચંદભાઈ એમણે આખો સમારંભ યોજ્યો હતો જમણવા રાખ્યો હતો અને બધા મહાત્મા ક્યાં ક્યાંથી આવેલા સમારંભ કર્યો હતો કે દાદા કે કે આપણી સાથે જેની યાદી હોય એને વિદાય કંઈ એમને એમાં મોટો સમારંભ કરીને આપી હતી યાદી દી સચવાઈ મૂળ ચંદ્રબાય મૂર ચંદ્રબાઈ ભોની પૂજન વાિયોની પૂજની ગીની સાથે જેની ઉઠપેસ હોય સત્સંગનો પ્રભાવ હોય પછી એનામાં કંઈ ગમી રહ્યા બહારથી ભલે ખોખા ગમે હોય પણ અંદરનું હાર્ટ પરિવર્તન થઈ જ જાય એટલે પોતે પોતાની જાતે સમાધાન લીધું અને મન સમાધાન પામે એજ મોટામાં મોટો ધર્મ દાદાને કોઈ કહેતા ને કે આપ આટલી વિતરાગ વાત કરો છો ને આ તો ઓપનમાં જાહેર કહેતા કે અમારી આ ખુલ્લી નબળાઈ છે હુક્કો અમારી ખુલ્લી નબળાઈ છે એવું બોલતા બોલો એનું ઉપરાણ નથી લીધું કે એવું તો એકાદ હોય ને એવું નહીં ઉપરાણો લીધો નહીં હાર ગઈ હવે આ તમાકુને ઈ તો તો મિશ્રશા પ્રયોગ થઈ ગયો મિશ્ર સામારા તમાકુ મિશ્ર થાય પછી એમાંથી ધુવાણો ખેંચે ને એટલે પાણી અંદર ગુડગુડ ગુડગુડ ગુડગુડ એમ થાય અંદર એ અવાજ બી આવે આપણે વિષ્ણ સા કમા પુ વિષમાોથી પુરુ ગુ ગુડ ગુણ પાણી ઉભરાઈ ગુણ પાણી ઉભરાઈ કૃષ્ણ સા તું વણા તે ો કી ગયા કેવળ વિશ્વ સાંકી ગયા કેવળ વિષ્ણ સાધો છે ફોકી ગયા કેવળ વિષ સાધો છે ભારતીય સન્નારી કદી પોતાના પતિનું નામ લેતી નથી ઈ એમ બોલે અમારે ઈ તો કાંતિ આનંદજીને આપીએ પહેલા પ્રયોગ મિશ્ર થાય છે ત્યારે જાય છે પણ જ્યારે નિર્જરા થાય છે ત્યારે પાછા મિશ્રસા જેવા ચોખ્ખા હતા એવા ચોખ્ખા પરમાણુ થઈને નીકળી ગયા છે બહુ મોટું ગુડાર્થ એ મિનિંગ છે આખું ગલન વખતે એકદમ ચોખ્ખા થઈને નીકળી ગયા ઉપરાંત મોટામાં મોટી ખૂબી હતી કે દસ બાય દસ મી રૂમમાં આપી અમે સત્સંગ ચાલતો એ દસ પંદર વીસ બીડી પીવાઈ જાય છતાં એ ઓરડામાં ક્યારેય છે બીડીના ધુંની વાસ નહોતી આવતી અમે આટલો બાજુમાં બેસતો હું તો આટલો બાજુમાં બેસતો પણ છતાં કોઈ દાદાના મોઢામાં તમાકુની વાસ નથી આવી કવિરાજ ને એટલે રણછોડ ભાઈ એવું લખત પણ આ છે સેવા છે ને દાદાજી હું સવારે દાદાજી સાત વાગે જતો સાત વાગે દાદાજી બ્રશ કરતા હોય અને હું એમની ઘેર જતો હતો તો એ હૂંકો લઈ અને હૂંકો સાફ મારે કરવાનો પોણી બાણી બદલવાનું મારે શું આવું છે અને પછી એ પોણી બાણી બદલી અને હું પછી દાદાજી જ્યાં બેસતા હોય ને ત્યાં મૂકતો હતો શું દાદાજી આવે એટલે પછી ચા નાસ્તો આપું ચા નાસ્તો કરી રહ્યા પછી છે તે હું એમને ઊંકો હરગાવું એમ જે કરીને હું કહી દઉં કે શ્રીમદ રાજચંદ્ર નું વાક્ય છે શ્રીમદ રાજચંદ્ર નું વાક્ય છે કે અપૂર્વ અવસર એવું ક્યારે આવશે ક્યારે થઈશું ભયાંતર નિર જો સર્વ સંબંધનો બંધ નથી છે છેદને વિચાર શું કહે મહત્વ પુરુષને પંથજો આવું છે આ અપૂર્વ અવસર આવ્યો છે માટે કામ કાઢી લેજો અમલમાં આવેલો ખરો પણ અમલમાં મૂક્યો નથી અથવા સમજાયો નથી અને આ અવસર આવ્યો છે માટે કામ કાઢી લેજો ભૂલશો નહીં નહીં ઉતારજો આવું છે મને તું મારા દાદાજી બહુ સાંભળે શું કરવાનું અને મને તું મારા દાદાજી ઉપકાર જ છે ઉપકાર એટલે શું તમને વાત કરું એટલો બધો ઉપકાર છે દાદાજી મારી કાળજી રાખે મારી કાળજી રાખે મને ઓછું સંભળાવવા મળ્યું ને તો દાદાજી અમારે સંઘપત્તિને કહ્યું રણછોડભાઈનું ઓછું સંભળે છે ડૉક્ટરને બતાવો આવી તો કેટલી મારી દાદાજી સેવા કરી હું દાદાજીની સેવા કરું દાદાજી મારી કાળજી રાખે હવે બીજું પાછળ કહું સ્વરૂપ તે શું કરેલા જે સ્વરૂપ જે સ્વરૂપ ને અન્નવાણી શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યો ઓગણીસો અઠાવન ની સાલ માં જયારે સાયંકાળે સોનગઢ થી ટ્રેન માં આવતા ટ્રેન માં ચોવી વાર થઈ ગયેલા અને સુરત સ્ટેશને વડોદરાની ગાડી પકડવા માટે આવે છે ત્રીજા પ્લેટફોર્મ પર અને રણછોડભાઈ એમની સેવામાં સતત જેવી રીતે શ્રીમદજી પાસે એક પેલું ચાવી લઈને ફરતો હતો એક એ બધા બહુ ઓછા જાણે છે બધા ઘણા ઓછા જાણે છે સતત સેવા અને કોઈ એને જાણે નહીં ઓળખે નહીં કશું નહીં એક સતત પડછાઓ જામ ચાલ્યા કર્યા મુખ સેવા હતી એની એવી રીતે આ રણછોડભાઈ દાદા સાથે રહેલા અને દાદાને અને એમને દાદાની અનહત કૃપા એમના પર અને એવું અનુસંધાન થયેલું તેમાં આ સુરત સ્ટેશન આવ્યા પછી એમને દાદાને લઈને આવ્યા પ્લેટફોર્મ પર બાકડો હતો જરા દૂર જઈને છેલ્લો બાકડો ત્યાં આગળ એમને બેસાડ્યા અને દાદા કહે છે આ વાસણ થોડા સાફ કરીને આવું છું વાસણ સાફ કરીને આવે ત્યાં સુધી દાદા તો આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો એટલો અદભુત સંયોગ થયો આ ભવ સાથે એમના કે જે ભવો બહુથી જેના માટે હતા તે એમની આખી દશા શૈલેષી એટલે કે અકંપન દશા અદભુત રીતે ઊભી થઈ અકંપન ટોટલ અકંપન એ દશા એમની આ પરિણમી મન વાણી અને કાયા સ્વરૂપે આ બનવું મુશ્કેલ છે આ પાંચમા આરામાં બને જ નહીં એટલા માટે શાસ્ત્રોમાં આપણને બધા શાસ્ત્રોમાં ના કહેવાય ગઈ બધી જ રીતે અને બધા ધર્મોમાં પણ આ પ્રમાણે છે અદ્ભુત એ દશા એક કલાકનો એ દશા એમની અને આવીને સ્થિર એટલે આ તો દાદા સ્થિર છે એ પોતે બેસી રહ્યા તે દાદા ભગવાનના વચનો છે એમના માટે રણછોડભાઈ માટે કે એમનો આમ જ મોક્ષ થઈ ગયો એમને તો મોક્ષ ગયો એમનો એક શ્વાસ એમના વગર નથી ચાલતો બહુ અદ્ભુત છે આ વ્યક્તિ હા ઓછું બોલવાનું મળશે જેમને પરિચય હશે મજા હશે થોડા બોલો હશે ઓછામાં ઓછું અને કંઈ પૂછો અને કહેવા જાઓ ને તક કંઈ નહીં આપને તો જે હોય તે જણાવો આવે અને એક વાર કીકાણી સાહેબ કીધું દાદા ને સારા થયા પછી કે દાદા મારી ફી આપો એવું નથી કહ્યું દાદાએ કહ્યું કે તમે અમારી આટલી સેવા કરો છો અને અમારાથી કાંઈ અપાતું નથી કંઈક માગો તો કે દાદા હું માગું તે આપશો આ વાત હતી અને આ વાત બને છે અદભુત કેવી રીતે એક સ્પંદન નહીં અલાવવા વાળા અને એમનાથી આ બને છે તીર તો જરૂર મને વચન આપો પાછું વચન લીધું જરૂર જાઓ તમે જે માગો તો આપી દઈએ પ્રોમિસ ટુ પે આ તો ક્ષત્રિય નું વચન હોય તો કે છે કે તમારો હુક્કો અને બીડી મને આપી દો કે છે તો દાદા તરત બોલ્યા કે ધન્ય છે નાગર તમને કે તમને માગતા આવડ્યું જે નિમિત બન્યા અને આ તો ક્ષત્રિય નું પ્રોમિસ છે सुधीर भाई क्या जी आपको जय सच्चिदानीर्थ साथे अकरम विज्ञान अकरम विज्ञान मैगेजीन आप दादा भगवान પૂજ્ય કનુ દાદાજી એનો બહુ મોટો ઇતિહાસ જોડાયેલો છે આપણે સૌ જાણીએ છીએ મૂળચંદભાઈ શેઠ જેમના દીકરા અત્યારે અહીંયા આવેલા છે આવો ઉભા થો જનકભાઈ પટેલ બહુ મોટા વેપારી ગણાય છે એમનો વ્યવસાય खंभा स्थानकवासी संघना बहुमोटा आगर पड़ता सेवा कार्य करता गणाय संघपति तरीके घा वर्षो संघनी खूब सेवा करेली है ये मूलचंद भाई सेठनी हेठ लगभग त्यासी पंचासी दीक्षा महोत्सव थे अने दादा भगवान ने उको पीता मनोमन अंदर भाव थोड़ा कि आप जो पिओ एज मे जो तो हूं सोना बना आपने आप परंतु आपजे हूक् पीओ मैंने आपो हमें अमने शू देखाय हे शू समय हे यू जाने दादाजीए कहु मारे सोना जो तो नहीं परंतु तुको जीइए चे हूँ जो पीऊ छु इए थे तो ये आपने जरूर प्रसादी तरीके मैं बने हूको एम घी वस्तु के, भी के आ परिवार ने आमूल्य वस्तु नी। मलिकी नहीं मलिकी नहीं कि अम संघ ने आलिकी वस्तु दर्शनार्थे कोई एवं जगह मुकाये आ वस्तु ने पन जाने के वितराग पुरुष ત્યાગા ત્યાગથી રહિત દશા એ કેવી હોય છે એ પણ લોકો સમજે કવિરાજે ઘણું બધું પદની અંદર ગૂંથી લીધું છે અને આપણને કહી પણ દીધું પણ એક કડી મને કવિરાજની બહુ જ યાદ આવે છે व्यसनो बंधायेला मनसो ए व्यसनों नो तिरस्कार द्वेष्ट एवं व्यक्तिओ जय सत्संग दादा ने हुक्को पीता जोई ने नी जाती कहलायो अपना अमीन साहब मैं समझाता ज्ञाने व्यसन हो नहीं दादा भगवान छे, आपने जे गुप्त राखव पड़े छे, ए व्यसन छे। ताली तो पड़िए छे अपने अपना व्यसनों तरफ दृष्टि करू नहीं कहता आ परिवार है ये भावना, भावना ने अपने सौ बिरदीए जय सच्चिदान संघ ने आ भाव थी अर्पण कर जनक भाई आज अपना सकल संघपति श्री सुधीर भाई शाह साहेब ने आ हुक्को अर्पण कर सपा समर्पण कर सकल संघवती अपना सौ वती सुधीर भाई साहेब એમને પ્રેમની ની માળા અર્પણ કરે છે એમનું બહુમાન કરે છે અરે એનું ઊંધું કરો આપણી ગુંચો નીકળી ગઈ બધી અને ખરેખર આ પરિવારના બિઝનેસ લક્ષ્મી ના એટલા મોટા અંતરાયો હતા એ બધા જ અંતરાયો દૂર થાય છે ઓગણીસો સત્યોતેર માં આ હોકલી ને વિદાય બી ચારે પછી ના જન્મોત્સવ તારીખ ગ્યાર મેર માં હુકલી ને પરિગ્રહ કેવાય ને તો એ પરિગ્રહ હતો દાદાનો પણ કે અમે અમારી જાતે ત્યાગી ન શકીએ કોઈ માગે તો એને આપી દઈએ તારીખ ચોવીસ તારખ ગરને હુકલ મુક્તિ સીધ્યો તેરમા હુકલ મુતી પરિગ્રહ અંતિમ આહુતિ પરિગ્રહ અંતિમ આહુતિ દેવર પૂછતા ને કે એમને ત્રણસો ને છપ્પન એટલું છે એમાં બે ટકા આ હુગલી નો હતો તો એ બે ટકા વધી ગયા ને ત્રણસો અઠાવન થઈ ગયા છેલ્લા પરિગ્રહ અંતિમ આહુતિ છેલ્લા પરિગ્રહે અંતિમ આહુતિ ઉપરાંત એક એવો જૈનોનો એક ચુસ્ત વર્ગ આવતો કે વ્યસન જુએ ને એટલે ભાગી જાય પણ એવો વર્ગમાં દાદા એનું અંતરકરણ માપી લેતા એટલે જેવા એ વ્યક્તિ આવે ને એટલે સામેથી હૂકો મગાવે અને પીએ એટલે પેલો ભાગી જાય પછી દાદા કે આ ચોવટીયા પેશી જશે ને કવિ તો તમને બાજુમાં નહીં બેસવા દે એટલે હવે આવા પુણ્યશાળી માટે મેં આ હુકલી રાખી છે હવે તો દિલથી ગુણ માનાજો નાની ગુણ માનાજો યોગ કરણે આખા બ્રહ્માંડમાં વિષ્ણુ સાજો ફેવરા એટલે આખા બ્રહ્માંડ માં આ બધા ધુવાડા ફેલાય ગયા આખું બ્રહ્માંડ ચોખ્ખું થઈ ગયું પછી બહુ પગો નીકળ્યા ચુંગી બોલે છે જય સચિદાનંદ હવે આપણા સકળ સંઘપત્રી શ્રી સુરૂધીરભાઈ સાહેબને હું આપું અને વિનંતી કરું કે જય સચિદાન જય સચિદાન સૌ એક પુસ્તક જે અહીંયા આપણે આપતા નથી પણ ખંભાત કોલેજમાં અરે ભાદરણ કોલેજમાં અને આંકલાણની સ્કૂલમાં આ પુસ્તક દરેક વિદ્યાર્થીને આપણે પ્રભાવના રૂપે આપવાના છીએ સંઘ તરફથી અને એમાં આગળ દાદાશ્રી માટે પછી એમની ફિલોસોફી અને પછી કનુદાદા વિશે આપણી સંસ્થાઓ વિશે આપણા પ્રકાશનો વિશે એક ચાર પાંચ દિવસમાં આ પુસ્તક કરવું પડ્યું છે એમાં પછી બીજી એડિશન કરશું પુસ્તક કવિરાજ આપણા સંઘ સંકલ્પ પ્રવૃત્તિઓ દાદા ભગવાન વિશે બાદરણ ગામમાં જે ગઈકાલે આપણા વિભુલભાઈ બે સ્કૂલ બે પ્રસંગો માટે કહ્યું કે ભાદરણ ગામની આર્ટ્સ એન્ડ સાયન્સ અને કોમર્સ છે તે એ કોલેજને પચાસ વરસ પૂરા થયા જેમાં આપ્તપુત્ર બિહારી આનંદજીએ અઢાર અઢાર વરસ સુધી એમને સેવા આપી ત્યાં આગળ કોલેજમાં એટલે તો બધાને જાણે અને કોલેજમાં બે બોટા ફંક્શનો દાદા ભગવાનની હાજરીમાં થયેલા અને એક ફંક્શન તો ઘણું મોટું થયું જેમાં અમીન સાહેબ હાજર હતા અને બધા પ્રતિષ્ઠિત હતા અને બધા પ્રોફેસરો હતા બધા ભેગા થયેલા અને એમાં દાદા ભગવાનની સાથે પ્રશ્નોત્તરી સુંદર રીતે થયેલી હું માનું છું કે અક્રમ વિજ્ઞાનમાં આવી ગઈ હશે કોઈ કોણ રીતે ક્યાંક પણ આવી તો હશે જ બહુ સુંદર છે પ્રશ્નોત્તરી એમાં એવા સુંદર પ્રશ્નો થયા હતા અને જે ફોડ પડ્યા છે મૌલિક ઓરિજિનલ અદભુત ફોડ પડ્યા છે એ પ્રશ્નોત્તરી કાઢી શ્રી સુધીરભાઈ સાહેબ આપને અમે વિનંતી કરીશું કે એને જુદી રીતે લાવી અને એની પણ પ્રભાવના કરજો જરૂર સાથે ખંભાતમાં પણ દાદા ભગવાન સાથે અમીન સાહેબ સાથે પણ કાંતિભાઈ જાણે છે કે પ્રશ્નોત્તરી આપણા પટેલ ડૉક્ટર કેવી પટેલ ત્યાં થયેલી ત્યાં છે કે મને ખ્યાલ નથી સ્કૂલમાં ખંભાતની સ્કૂલમાં ત્યાં આગળ તે પણ છે આ બંનેને એક સારી રીતે તમે સ્વભાવના તરીકે પુસ્તિકા રૂપે જરૂર લાવો જરૂર લાવો એમાં બહુ જ ખુલાસા મળશે ઘણાને બધાને અને મહાત્માઓને ખૂબ લાભ થશે તેમાં આ પુસ્તિકા ચાર જ દિવસમાં સાહેબથી તૈયાર થઈને આવી છે અને બાદરણમાં બે હજાર કોપીઓ આપવામાં આવશે એટલે ભાદરણમાં પણ તે બધી વિસ્તરણ થશે અને આંકલાઓમાં જે હાઈસ્કૂલ છે મુઠ્ઠી ત્યાં આગળ સો વરસ પૂરા થાય છે ત્રણ દિવસનો પ્રોગ્રામ ચાલ્યો છે એમાં પણ આ પ્રમાણે થશે અને ત્યાં પણ અપાશે એને જ બહુ સુંદર ધન્યવાદ છે ચાલો આ સંઘ કવિરાજ મહાત્માઓ આપતા પુત્ર સાહેબો રીતે અકર્તા સ્વભાવ કોઈ વાણીમાં લાવવાની જરૂર નથી અને વાણીમાં આવે તે અકર્તા સ્વભાવ હોય પણ ના શકે એટલે આ સમજવાની બાબત ક્યારેય પણ જીભે ના આવે એવી રીતે આખો સંઘ બહુ સુંદર કાર્ય કરી રહ્યો છે ઘણો સુંદર અને અમારા સુધીરભાઈ સાહેબ અને એમની સુવાસ અને વડીલો રાધેશ્યામભાઈ સાહેબ પાઠક સાહેબ બે યંગ મહાત્માઓ અમારા બે યંગ મહાત્માઓ છે તમે એમનાથી બહુ બળ પામીએ છીએ એમાં રાધેશ્યામભાઈ સાહેબ માટે અમે વિનંતી કરી હત્યા કરશો સુધીરભાઈ સાહેબ આપણને થોડું કહેશે એમને બહુ સુંદર એક એવોર્ડ મળ્યો છે ને એવર્ડ મળ્યો ના રેવે તે એને વિશે કહેશે રાજેશામભાઈ સાહેબ બટે રાજેશામભાઈ અને વિષ્ણુપી સાહેબ ઉપર આવી જવા વિનંતી છે સંમમાં રાખોકપત પુત્ર બટે તાજી ચર્મા થોડાદી આવશ અગાવ કવિરાજ રાજેશામભાઈને જે આપણું સાહિત્યના બે એવર્ડ બહુજ ગુજરાતીમાં ગણાય એમાં પ્રથમ તો એમને રંજીતરામ સુવર્ણ ચંદ્રક મળી ચૂક્યો છે હવે એમને કુમાર ચંદ્રક ગુકુ આશીર્વાદમ પ્રદાન કરવામાં આવ્યો છે એ બાબત આપણું અકરમ વિજ્ઞાન જય સતીદાન સાંગ માટે એક ગૌરવ પ્રદાન છે અહીયા ઓય સતી સુધીપભાઈ સાથે નહીં નીચે નહીં બેસે સુધીપભાઈ સાથે બસ બસ લઈ લે નીચે ся સાહિત્યકારોની નિશામાં સાબરમતીની નદી કિનારે સાહિત્ય જે પરિષદનું મકાન છે ત્યાં આગળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ઘણા વક્તાઓ અને લેખકોએ રાજેશ્યામભાઈની શૈલી એમના સાહિત્ય અને અંગે ચર્ચા પણ થઈ અને બહુ સરસ રીતે એક કાર્યક્રમ થયો અને આમ રાજેશ્યામભાઈ બહુ લો પ્રોફાઇલમાં રહેતા હોય એને એને જ્યારે કાર્યક્રમ થયો ત્યારે આખો હોલ ચિક્કાર હતો ત્યારે બધા સાહિત્યકારોનું એવું કહેવું હતું કે આટલી સંખ્યા અમારા ત્યાં હોતી નથી પણ રાધેશ્યાંબીએ લોકપ્રિયતા નીચલા સ્તરથી ઉપલા સ્તરમાં એવી રીતે કરી છે કે જેથી આ કાર્યક્રમ એક સુંદર રીતે થઈ રહ્યો છે વધુ ના કહેતા રાધેશ્યાંબીને જ આપણે પાંચ સાત મિનિટ સંબોધન કરવાનું હોય જય સચિદાદા પરમ પૂજ્ય કનુદાદા હમણાં કવિરાજે આપણને કહ્યું ત્યાં આગળ દાદા તો સુધીરભાઈની અંદર બેઠા હતા પણ કવિરાજ પહેલા મળ્યા ત્યારે તેમણે મને શું કહ્યું હતું કુમારચંદક માટે કહો પરણ્યા કુમાર શબ્દ વાપરીને તમે કહ્યું કે તમે પણ એ ભૂલી ગયા છે કારણ કે દાદામાં તો આપણે વિસ્મૃતયુક્ત હોય એટલે એમણે મને હમણાં સરસ કહ્યું કે પરણેલા હોય પણ તમને કુમારચંદક બનીને તમને કુમાર બનાવી દીધા જય સચિદાની એવી એમણે વિનોદ કર્યો સુધીરભાઈ મને કહ્યું કે આ કુમારચંદક તમને મળે છે તો તમે દાદાને એક બ્લેસિંગવાળું કંઈક લખી આપો આપણી ઓફિસમાં એટલે ઓ બ્લેસિંગની રાહ જોતો હતો અને અહીં હમણાં પ્રવેશ કર્યો એવો જ દાદાનો મને બ્લેસિંગ્સ મળી ગયા અને એ એમણે જે કહ્યું એની અંદર નિશેષા વિશેષા બધાનું સંમિલનરૂપ થઈ ગયું કવિ રહ્યા છે તો ગુડ ગુડ ગુડ કહ્યું ને તો આ ગુડ ગુડ પ્રસંગ છે થયો કે મરાઠીમાં તો ગુડને ગોળ કહેવામાં આવે તો તમારા બધાના આશીર્વાદ એ મારા માટે ગુડ ગુડ છે અને બીજી વાત એ છે કે ધૂઆની વાત છે એ ધૂં ધુવાડું એમના પદમાં ધૂવાડું તો હિરાણી સાહેબે મનેકવાર આ હુકાનો પ્રસંગ કહેલો અને એ પ્રસંગ પણ આ રીતે જ કહેલો રણછોડભાઈને બધી વાત કરી પ્રમાણે પણ તમે જાણતા છો કે હિરાણી સાહેબના પત્ની કુમુદબેન કુમુદબેન કે દાદા અહીં તમે દાદાને ભગવાન કહો છો અને હું માનું ખરું પણ દાદા પ્રત્યક્ષમાં પ્રગટ થઈ શકે અપ્રગટ અપરોક્ષ હોય અપરોક્ષાનુભૂતિ પરોક્ષમાંથી કેવી રીતે થાય તો તમને કદાચ સાંભળ્યું નહીં હોય પણ મેં આ પ્રસંગ સાંભળ્યો છે કે સાબરમતીમાં અમદાવાદમાં ગુજરાતમાં પહેરવેલા દાદા ભગવાન આવ્યા અને અહીંયા આગળ હિરાણી સાહેબ મને સંદેશમાં એમનું દાદાનું પહેલી વહેલ એ પહેલાં મેં રણછોડભાઈના બોધીમાં એમનો ફોટો જોયેલો એટલે શાહપુરની અંદર સરહદ સોસાયટી અને ત્યાં એક જે મ્યુનિસિપલ હોલમાં દાદા ભગવાન નીરુબેન હવે બધા ગયા તો આખું પચીસ માણસ એ વખતે પહેલવેલું ત્યાં આવેલું પણ એ પહેલાં હિરાણી સાહેબે સાબરમતીમાં પહેલવેલું જે ગુજરાતમાં દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાનનું જે પદાર્પણ થયેલું એ રાણીમાં સાબરમતીમાં જ થયેલું એટલે નીરુબેન કુમુદબેન એમના પત્ની કોઈ બારણું ખખડાયું બપોરે અને બારણું ખખડાવ્યું તો દાદા અહીં તહીં વિતરણ અત્ર તત્ર સર્વત્ર તો જોયું તો અંબાલાલ ભાઈ દાદા ભગવાન એ તો ચોંકી ગયા દાદા ભગવાન એક આવો એક પાટ હતી એના ઉપર બેઠા ટોપી મૂકીને અને કુમદબહેન ચા પીવડાવો તો એ ચા દાદાએ પીધી અને દાદા પછી ત્યાંથી બહાર નીકળ્યા એટલે હું આવજો કે પહેલાં અદ્રશ્ય થઈ ગયા ધૂઆધુઆનો પ્રસંગ અત્ર તત્ર સર્વત્ર પ્રસાર એ મેં પોતે એમના મોડે આ પ્રસંગ સાંભળેલો છે એટલે આપણા બધાની અંદર આ કવિરાજના પદમાંથી આ ધુવાડો નથી પણ દાદા એક બીજી પણ એક વાત કહી કે રાધેશ્યામ અમે આ ચરણવિધિ કરાવીએ છીએ એટલે એક હુક્કો અને બીજું ચરણવિધિ ચરણ વિધિ કરાઈ એટલે અને અંતમાં તું આટલું જ કહીશ કે દાદાજી અમને જેમ ઇન્દિરાજી કહેવાય કે એક જ મર્ચ છે ઇન્દિરાજી વિશે કહેવાતું હતું પણ ગોકુળ વૃંદન માં તો કૃષ્ણ એક જ બધા બધી એમાં ગોપિકાઓ જોઈ દાદાજી અમને વરી ગયા આપણે શાહ સાહેબ હતા અત્યારે સગલ સંગપતિ સુધીરભાઈએ મને આમાં જોતર્યું પણ મને રણજીત રામચંદ્ર બહુ મોટો આપણું નોબેલ પ્રાઇઝ ગણાય એ મને બે હજાર ચારમાં ત્યારે પૂજ્ય કનુદાદાજી ત્યાં પધારેલે અમદાવાદમાં અને એ વખતે જીએ શાહ સાહેબે પણ ત્યાં આગળ આવી રીતે મને એટલે મને અત્યારે જીએ શાહ સાહેબનું પણ યાદ આવે છે સપનામાએ આ આપણે અત્યારે જે જોઈએ છે કનુદાદાજીની નિશામાં એક એક પ્રકલ્પો એક એક કોઈ જાતના વિકલ્પો વગર પ્રકલ્પો ઉભા થાય એ આપણું પવિત્ર અક્રમ વિજ્ઞાન સંકલ્પ છે જય સચિદાન અક્રમ વિજ્ઞાન છે જોયું એ જોયું સમજ ના પડે ના સમજુ તો એ સહેવાતું ના સમજુ તો એ સહેવાતું હમણાં આપડા શૈલેષ આનંદજી કેતા કે આપણે આટલું બધું હોય છતાં ગુજરાતી અને રાધેશ્યામ ની શક્તિ ક્યાંથી આવે છે આપણા આપતા પુત્રો શૈલેષ આનંદજી જયમેશ આપણે એટલા બધા એમના સત્સંગમાં રહીએ છીએ અને મારું પોતાનું રાધેશ આમ તો કૃષ્ણ તો પછી પણ આ વિષ્ણુ અવતાર આપણી સામે બેઠા છે એમની પાસેથી આપણે કંઈક સાંભળ્યું અટક સાહેબ આપને શાહ સાહેબ વચ્ચે એક જ્યારે એકલા મળો ને ત્યારે થોડુંક માર્મિક અને અળવી ભાષામાં બહુ સુંદર કીડી હાથોનું કંઈક દ્રષ્ટાંત આવતું હતું એ આ બધા સંભળાવો બહુ મજાનું કવી રાત જોજો હા હાથી ગરમી નો દિવસ તડકો ભારે અને હાથી જાય થોડુંક મોટે નજીક અને એક ઝાડ નીચેથી એ હાથી પસાર થતો તો એને પાણી પીવું હતું અને જેવો પસાર થાય છે એવી ઝાડના પાંદડા પરથી કીડી એના માથા પર પડીને પડી ધબ દઈને પડી એટલે એટલે હાથીનો પગ જરાક વાંકો થઈ ગયો એટલે એટલે કીડી કહે છે કે ભાઈ મારો ભાર લાગ્યો તમને એટલે હાથીને ગુસ્સો આવ્યો કે તું શું તારા મનમાં સમજે છે કે તારો ભાર લાગે તને તો હું ચકરાચૂ કરી દઉં એટલે કીડીને પણ જરા ગુસ્સો આવ્યો પછી આ પ્રસંગ પતી ગયો થોડા દિવસની વાત છે હાથી ફરવા નીકળેલો બપોરે ચાર પાંચ કીડીઓ ઉભેલી એટલે બે ચાર કીડીઓએ પેલી કીડીને કીધું કે જુઓ આ હાથી નીકળ્યો આપણે મારવો છે ને આજે એને એટલે પેલી કીડી કે એકલો જ છે જવા દો આજે તો ચાર હાથી સાથે આવ્યો અને કીડીએ જોયો એટલે બીજી બધી કીડીઓ કે આજે તો મારવો જ એકલો નથી બીજી બધી કીડીઓ આજે તૂટી પડી ને હાથી લોહી કરી દીધું પછી કીડીઓ બધી ભાગી ગઈ પણ બે કીડી રહી એક કીડી જતા જતા કે છે કે તમે કેમ બેઠા છોટલ તો લઈ જવું પડે અને આવી કીડીની વાત છે હવે આ ગમતની વાત થઈ પણ માણસને અભિમાન હું હું હું એનો કેટલો બધો ભાર હોય છે એક પ્રતીક ત્યારે કઈ બોધ નું વચન સહજ એમનાથી નીકળી જાય અને કામ કાઢી લેજો આ બે શબ્દો દાદા હતા એક વખતે દાદા મને જાણે કે કહેતા હોય કે ચૌદ ભગવાન નાથ સમીપે તું ઊભો છું માગ માગ તે એટલે મેં દાદાને કીધું કે તમે મળ્યા તે પરમ સુખ્યા તે પરમ સુખ હવે કહો શું ચરિતાર્થ સ્વરૂપે બધાના અનુભવમાં આવે છે આપતા પુત્રો કવિરાજ વડીલો અને સમસ્ત સંઘને તેના માટે અમારા તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે વ્યવહારથી વ્યવહારથી અને આશીર્વાદ એક એવી ચીજ છે કે એ આપવા લેવાની બાબતોથી પર છે એટલા માટે સહેજા સહેજ એકબીજાથી એ થઈ જાય છે સાહેબ રાધેશ સાહેબ બહુ સુંદર સેવા આપો છો અને સુધીરભાઈનો સંઘ એટલે વાત શું કરવી અને સાહેબના સંઘમાં તો થયું પાછું આ કન્ટિન્યુટી આવી છે વીર છે સાહેબ બહુ આશીર્વાદ સુધીરભાઈ સાહેબને વિનંતી કરું કે એમની અભિવ્યક્તિ કવિરાજ પ્રણામ કરે રાધેશ્યા લગભગ મળી ગયો હશે આ અંક નું આ વખતે શીર્ષક રાખ્યું છે દુનિયામાં પહેલી વખત આ એક્ઝેટ ફોડ એક્ઝેટ ફોડ એવી રીતનો આ એનો શીર્ષક છે આ શીર્ષક જ આ અંકની ખૂબી દર્શાવે છે અને એમાં વારંવાર સંકોચવાળા યોગેશાનંદને આ માટે આપણે સૌ અભિનંદન આપી અને તાળીઓથી લગાવી દાદાશ્રી તથા કનુ દાદાજી પાસેથી તત્વજ્ઞાનના ભાર વિનાનું લૌકિક અને અલૌકિક શાણપણ આપણને સૌને ભેટ સ્વરૂપે મળ્યું છે આ મહામૂલ્યરે આ જ્ઞાન વિજ્ઞાન તેઓના તળ અનુભવમાંથી ઉપસ્યું છે સંઘ આપનો મહા સ્વીકારે છે આ મહામૂલ્ય અકરવિજ્ઞાનના અંકમાં એટલી બધી વિગત છે કે તે રજૂ કરવાની મર્યાદા છે એટલું બધું સૂક્ષ્મ અને બધું છે બધું તો આપણે ના કહી શકીએ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનની સુગ્ન મહાત્માઓને વિનંતી કે આ અંક અને હવે પહેલાં પડેલા અંક ખરેખર સ્વાધ્યાય રૂપિયા વાંચ વાંચ વાંચ વાંચ કરવાથી બધું જ ખુલ્લું થઈ જાય મળી શકે છે બહુ સુંદર કલ્યાણ થઈ શકે છેલ્લા પાંચ છ અંગો બહુ સુંદર સત્સંગ ખૂબ થઈ શકે છે બધા પેસી અને એક એક વસ્તુ આમાં બધા મુદ્દા તો આવરી લેવાયા નથી અને મારી એવી શક્તિ પણ નથી મારી મર્યાદામાં મેં બહુ થોડા મુદ્દા એમાં આવર્યા છે આ અંકના આરંભમાં દાદા કહે છે કે ભૂલોથી અને બ્લન્ડર્સથી આપણે બધા બંધાયા છે વારંવાર કહ્યું છે અમે બ્લન્ડર્સ તોડી આપીએ દાદા કે અમે બ્લંડર્સ તોડી આપીએ પણ ભૂલો તોડવાની રહી આમ કઈ ભૂલોને કયા સ્વરૂપે ઓળખવી તો દાદાએ આ માર્ગદર્શન આપ્યું આગળ વધતાં તેઓ પૂછે છે વોટ ઇઝ માઇન્ડ ઇઝ ધ ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ આ આ આપણે બધું સાંભળ્યું છે વારંવાર પણ એમાં નવા ફોડ છે આ માટે દાદા ફોડ પાડે છે કે મનનો એમને એમ જન્મ થાય નહીં અમે તમને આ માટે રૂપરેખા એક બ્લૂ આપીએ ખરા પણ આખું તમને સમજાઈ શકીએ નહીં શબ્દોથી વર્ણન કરી શકાય એવું નથી મારી પાસે શીખી જાઓ મનના મા કોણ બાપા કોણ આ બધું વિગતે સમજો તો મન એમ કહી શકાય કે અભિપ્રાય એ મનનું જાહેરનામું છે દાદા મૂળ વાત તો જીવનનો અભિગમ બદલવાની સવળી દ્રષ્ટિ કરવાની ખાસ તાતી જરૂર છે દાદાશ્રીએ બ વારંવાર જણાવ્યું છે કે ભાષા લેંગ્વેજ એ મનની મધર છે અને અભિપ્રાય ઓપિનિયન એ મનના ફાધર છે આ બધું આપણે વારંવાર સાંભળ્યું છે ભાષા બોલવાની પણ અભિપ્રાય નહીં રાખવાનું આ ખરેખર ગેરન્ટેડ વાત છે જો ઓપિનિયન બંધ કરી દો તો તમારું મન એક બે અવતાર પૂરતું થોડું થોડું થોડું થોડું થતું થતું ખલાસ થઈ જશે બીજી સરસ વાત કરી છે કે તમે જે લેંગ્વેજમાં ઓપિનિયન આપ્યો તે લેંગ્વેજ મનની મધર કહેવાય એટલે કે ગુજરાતી ભાષામાં આ નવી વાત મને એમ લાગી છે કે ગુજરાતી ભાષામાં અભિપ્રાય આપ્યો એટલે મનની ગુજરાતી ભાષા મધર કહેવાય આ જગ્યા બહુ સરસ છે કહ્યું તો એ જગ્યા ચોટી ગ્રંથિ પડી લાખ માઇલ ફરો પણ તેમાં અભિપ્રાય ના હોય ભલે ફરો ગમી બધું થયું અભિપ્રાય ના હોય તો સાહેબ આપણે ફાઈ ગયા રસ્તો તમને વળગે નહીં જે લેંગ્વેજમાં આપણે ઓપિનિયન આપીએ ત્યાં આગળ મન મંદાઈ જાય એ લેંગ્વેજમાં મનનો જન્મ થાય અને તે જ લેંગ્વેજમાં મન કામ કરશે ભગવંતો થી જે સમયે તે પ્રમાણ થી હતા અને જયારે નથી નીકળ્યા એ બધા આજે સંપૂર્ણ ઉઘાડા થઈ ગયા છે આ કે છે આ અમારી શોધ છે મન વિશેની અત્ય મૌલિક અમારું ઇન્વેન્શન છે અને એમને ઓપિનિયન અને લેંગ્વેજ બાબતમાં જે આખો અદભુત પરમાર્થ સમજાવ્યો છે અને જેને કારણે સંસારના ચક્રમાં જન્મચક્ર મરણના ચક્રાવા ચાલ્યા કરે છે એમાં મહાત્માઓ મુક્તિ પામ્યા છે પણ એ મુક્તિ સ્વમુક્ત સ્વરૂપે કેવી રીતે રહેવું એનું બહુ સુંદર બહુ સુંદર છે બધા બહુ ઉપયોગ પૂર્વક વાંચો આગળ સુધીરભાઈ ખજાના તરીકે સાચવી રાખજો અને એને એમાં કેવળ જ્ઞાનનો આખો રોડ મેપ આ પંચમકાળમાં કરીયુગમાં સહેલી રીતે સમજાય આપ્યો છે કેવળ નવનીતભાઈ સાહેબ કેવળ જ્ઞાન નો રોડ મેપ આખો મન ઉભું થઈ જાય દાદા હવે વાત કરે છે કાતો અભિપ્રાય ઉભા ના થાત તો મન ઉભું ના થાય કા તો અભિપ્રાય રહે તો લેંગ્વેજ ના હોય તો મન ઊભું ના થાય છેલ્લું પણ આ લેંગ્વેજ વગર ચાલે નથી ત્યારે તેનો ફાઝર ઓપિનિયન ભેગું ના થવા દઈએ એટલે મારી સમજ મુજબ મારા બેટા બંનેને ભેગા થવા દેવા ના જોઈએ હવે વાત એમ કરી એમ રહસ્ય આવ્યું જ્યાં સુધી બોલે નહી ત્યાં સુધી આમ આપણે શોટક પોતે પોતાના દાદા એ સરસ વાત કરી ચાલીસ વર્ષથી મેં જે હોય તેમાં હું ફેરફાર ના કરું જે તે ખુદ ભગવાન પોતે પોતાને કેવી રીતે જોઈ શકે અંધાપો જ હોય ને માનવ ને અજ્ઞાન આપણે ગુવર નહી પણ ગરુડ થવાનું છે ગગન ગુવર્ પણ ગરુડ થવાનું છે ગગનભેરી ઊંચાઈ અનુભવ પ્રાપ્ત કરી આંતરિક દશા દર્શન દશા પામવાનો આ એક હેતુ છેલ્લે દાદા કહે છે અભિપ્રાયો આગ્રહો કેમના ઓગલે તો તે બધા જોયા કરવાના મન જ્ઞ છે અને આપણે જ્ઞાતા છીએ એ જળ છે અને આપણે ચેતન છીએ તમારા અભિપ્રાયો આગ્રહો તૂટી ગયા તો પછી તમારું મન વશ થઈ ગયું ગૂંચવાડા ઉકલાઈ ગયા અને સમાધાનની ભૂમિકા તૈયાર થઈ ગઈ જય સચિદાન આ તો ખાલી જેને કહે છે ને છે તન ચાર ચાર વખતે ઉઘાડ થાય એવું છે વારંવાર વાંચશો તો પણ તમને તો પછી પદ ચાલવા દો અને આ બધા પૂજન કરતા રેજવા બધાને પાંચ મિનિટ આપો હા મેં કહ્યું તું ને કે અપૂર્વ અવસર ત્યાં આ એક બોલે પચાવ બીજું બે કાળી પાછળ બોલું છું શું જે સ્વરૂપ સર દીઠું જ્ઞાન માં કહી શક્યા ને પણ તે શ્રી ભગવાન જો જે સ્વરૂપ ને અન્નવાની તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો જે પદવાની જ્ઞાનનું ય પરમ પદ પ્રાપ્તિ નું કર્યું જ્ઞાન મેં કચા કર પણ નીચય રણછોડ ને રહ્યોદશા થઈ જાય અભિપ્રાય પૂર્વ ગ્રહો ભેજામાં છોટ શે તો અભિપ્રાય પૂર્વ ગ્રહો ભેજા માં માથામાં વધી જશે ભાર રે જશે ભાર રે મને જાત સંભાર રે જાત સંભાર જાતે નબો નું કોઈ કાર હું પ્રગટ ભગવાન છું જો હે ઘટમાં ઘોટાય ઘેરું નામ એક દારૂ રે ઘટમાં ઘોટાય દાદા ના હે ઘટમાં ઘોટાય ઘેરું નામ આ બધા સ્મરણો છેલ્લી રાતે દાદા ભગવાન પડખું ફરતા પહેલાં બોલ્યા કે હવે અમે સૂઈ જઈએ પડખું ફેર્યા અને એ વખતે છેલ્લા શબ્દો હતા ચાલો ચાલો સત્સંગમાં જવાનું છે બોલો છેલ્લા પ્રસંગ થોડા ક્ષણો નાખે આમ બધા બધાની સમક્ષ ઉપર શાંતિ શાંતિ શાંતિ દાદા એ રાત્રે કીધું કે હવે આ બાજુ ફરીએ એટલે જેવું પડખું ફર્યા ને એટલે પછી દાદા એમ બોલ્યા ચાલો સત્સંગમાં જઈએ એટલે હું ને મિનેશ હતા અમને એવું લાગ્યું કે દાદા ઉછે એટલે એવું બોલ્યા કે ચાલો સત્સંગમાં જઈએ ટાઈમ થયો છે એટલે મિનેશ એવું બોલ્યો કે હા દાદા છેલ્લા જે મને દા જે દાદાનો હજુ પણ એ ચેહરો દેખાય છે એવું જોતો હતો મને લાગે કે કોઈ લાય થયો હોય ને ઘાયલ તો કેવા શ્વાસ આવે ને પણ એનો રોફ એવો જાય દેખાય એવું દાદા હજુ પણ મને એ ચિત્ર ખુમારી એ જતા જતા જોઈ તો એટલે મને કોઈ બહુ દાદાને યાદ કરે ને તો પછી એવું કેવું પડે કે બીજી વાત કરીએ જ આપડે પણ બોલાયેલા શબ્દો છેલ્લા પછી Well, let's go. All... છે એવા ગણધરો સહસ્ર ગણધરો સર્જીને ગયા અને નવી પરંપરા લહિયાઓની આવતી ચોવીસમાં આ બધા ગણધર ભગવંતો જ બનવાના છે એવા આશીર્વાદ સાથે ગયા કરતા હું એ કરતા મનીને આખું વિશ્વ જણ્યું એ ગુંજથી આખું વિશ્વ ઊભું થઈ ગયું પણ હું અકર્તા શુદ્ધાત્મા છું એ ભાવથી આખું જ વિશ્વ આથમી જાય હું શોધાત્મા છું પ કરતા હું શોધાત્મા છું પુ ધ સ્વ ભાવે આવેર ભાવ દુધ સ્વ ભાવે જીપાવત પરમ જ્યોતિ સ્વરૂપ પદયા સ્વત પરમ જ્યોતિ સ્વરૂપ દયા પરયા પર કુફરી છેલ્લે બંને આપતા પુત્રોને કહ્યું ને કે પડું ફરવું જોઈએ એટલે દુનિયાથી નજર ફેરવી નાખી અને જે દુનિયાથી નજર ફેરવી લે છે એ પછી દુનિયા સામે પાછા જોતા નથી जग दुनिया थी पीठ फेर जग दुनिया पीठ फेरविले मछ के वर्षात्मा सम्मुख सुपा જે છેલ્લા એક વર્ષથી આ અક્રમમાં આવે છે ને એ તો જીવતા સિક્સટી સેવનથી આ બધો પાક આપેલો આપણે આજે વાવીએ છીએ ને લણીએ છીએ આ છેલ્લા વર્ષના અંકની વાત કરીને એમણે તો બાસઠથી શરૂ થઈ ગયો હતો આ પાક બધો આ વાવણી શરૂ થઈ જ ગઈ હતી પા સત સીધા તો નો કુ પાણ મો કરપુષ જોઈ લણવા નો કરપૂરો શિત કેવર ગત જ્યાસી સિત કેવર જ્ઞાન સજી ગયા શિવાશ પદ મા છગીયા શિવા શત પદમાં જગી રહ્યા પર કુફરી સુ ગયા પછી પર ખુફરી સુઈ ગયા ભાવ ગીત પંચક મારાગ્રિતા મિતરાગતિન્દ્રિત પ્રત્યક્ષા કરે ભ શ્રી ના જગમુખ મોડી મહાપોત જિયા જગમુખ મોડી મહાપોત જિયા પછી જીવ તું સપનો નિર ધર્યા જીવ તું સફનો નિરઝરિયા અને દાદાનો એક ખાસ કોઈ કલ્પનામાં ના આવ્યો એક અમે ગુણ જોયો છે એ ચારનો ટાઈમ આપ્યો હોય ને તો ચારમાં પાંચે પોતે હાજર હોય ક્યારેય ટાઈમમાં છે ને મેં લેટ નથી થયા બેલાપુર કામ ચાલતું હતું ત્યાં ચારનો ટાઈમ આપ્યો હોય હું કહું કે દાદા આપણે ચાર જણા તો સત્સંગમાં છે ત્રણ તો એમાં અહીંયા સાથે છીએ તો કે ના પણ આપણે ટાઈમ આપ્યો ને એટલે આપણી ગાડી પહેલાં પહોંચવી જોઈએ ચારનો ટાઈમ હોય તો ચારમાં પાંચે પોતે હાજર હોય અને દસ વર્ષ સુધી અમને કોઈને જેને ત્યાં સત્સંગ હોય એમને ટેક્સીવાળો બી ચોકવવા નહોતું દીધું એ કરું દાદા ચૂકવી આપે ચાલો સતસંગ માં છે ચાલો સતસંગમાં જવાનું છે બોલી દારા પૂરી ગયા એમ બોલી દારા પૂરી ગયા ને એક્ઝેટ એમ એક્ઝિટ થયા ketem ekzipta samyartitjnani svamaya saraya samyartitjnani svamaya saraya samyartitjnani svamaya saraya samyartitjnani svamaya કામ કરીએ આપણે વિધિ છે તો દરમિયાન જે કારો બોલાયા કરે પછી પેલું છેલ્લું પદ બોલાય બહુ સારી રીતે નમ્ર વિનંતી કરીએ છીએ બધા શાંતિ થી બેસી રેજો છે જય સચિદાનંદ મહાત્મા પછી પચીસ અને છવ્વીસ ચોવીસ પચીસ અને છવીસ હૈદરાબાદ પંકજભાઈ પિંકી બેન અને હૈદરાબાદના મહાત્માઓ તરફથી 25 અને 26 અહીંયા સીબીર છે કેલનપુરી મુકામે પચીસ અને છવ્વીસ શિબિર તારીખ એકત્રીસ જાન્યુઆરી પહેલી ફેબ્રુઆરી અને બીજી ફેબ્રુઆરી મુંબઈ આર્યન શેઠ વિદ્યા મંદિર સરીબેન એમના અજન્મ જન્મ નિમિત્તે દાદા ભગવાન પાર્ટ થ્રી જીવન દર્પણ અને બીજું એક કલાકનું જ્ઞાનની સમજ આજ્ઞાની સમજ ઉપર એક ડ્રામા છે 31 જાન્યુઆરી પહેલી અને બીજી ફેબ્રુઆરી 8 અને 9 ફેબ્રુઆરી અહીંયા કેલનપુરી મુકામે જ્ઞાનલબ્ધિ પર્વ અને ખાસ મહાત્માઓ ફક્ત હિન્દી ભાષીઓ માટે શિબિર ફક્ત હિન્દી ભાષીઓ માટે શિબિર તારીખ ચોવીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ તારીખ ચોવીસ માર્ચથી 28 मार्च केवल हिंदी भाषियों के लिए शिविर केलनपुरी में ही रखा है उसका निमंत्रक नाटा परिवार जोधपुर से जोधपुर चेन्नई बैंगलोर सारे नाटा परिवार सभी भाइयों की तरफ से 24 मार्च से 28 मार्च हिंदी भाषियों की शिविर रखा है जय सच्चिदानंद प्लीज़ निमंत्रक वावि जजो અગિયારગરમાં ભગુભાઈ પટેલ લંડન વાળા તરફથી રાખવામાં આવી છે જેના નિમંત્રક ધર્મિષ્ઠાબેન પટેલ છે જય સચિદા નિમંત્રકો પોતાની જી સુરત એના તરફથી ચાર નવી વેબસાઇટો મુકાય છે એચ એસઆરસી સુરત ડોટ ઓ livingorg ઇનર સાયન્સ ઓફ લિવિંગ ડોટ ઓ આરજી અને ઇનર સાયન્સ ઓફ લાઈફ ડોટ ઓ આરજી એન્ડ લિવિંગ ડોટ ઓઆરજી આની વિગત આપને જેને જોઈએ છે એને મળી રહેશે પણ આ વેબસાઇટો એકેડેમિક અને રિસર્ચ ઓરિયન્ટેડ છે એનો લાભ લેશો જય શકાય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 ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દા ભગ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 ભગવાન ના હસીમ જય જયકાર હો દારા ભગવાન ના હસીમ જયકાર હો દારા ભગવાન ના હસીમ જયકાર હો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 ધા ભગવાન ના અસિમ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસિમ જય જયકાર હો કાર ભગવાન ના હસીમ જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગનારા અસીમ જય જયકાર દ ભગવાનના અસીમ જય જયકાર હો Bhagavan Nam Haseem Deh Deh Kaadu કોઈ સંઘે જીતી કોઈ સંઘે ચાલે વો કોણ સાદે ચાલે હોન સાદે જહા તું ચે જહા એક દિલ્ પે લગા કે છે એક દિલ જય સચિદા આનંદ ચાલો આવો બધા સુંદર આ તો આ પદ તો બધા બહુ મળવા જેવું છે સુંદર આ પદ કવિરાજ જે બોલે છે આજે રચના થઈ બહુ સુંદર થઈ છે ચાલો નવીનભાઈ ક્યાં ગયા નવીનભાઈ પેલો હર મન કાજામ હૈદ હર મન કા અંજામ હૈ જુદાઈ ખુદા એસી અવસ્થા તમને કુ બનાઈ કોઈ દે ચાલે સદે જહા તું ચે જહા તું ચે દિલ પે લગા થ લગા જહા તુ ચે જહા તુ ચે અંતિમ સમય ભી હો એક આ બરી હો બરી હોગી હમને સુને હોગે ન સુ જાતે જા તુ જાતે જાતે તુ હક્તયી હૈ તમત હૈ પુષ્પકત પુષ્પકત કહે હમ આજ કો કરના સકે શરા હર દ રહે ગઈબા હર દિલ મે જલ્દી છોડા કરલ્દી છોડા કર નર્દરતાહરતા શરૂખતે હૈ ફદ શ્વાસ ને ઉછવાસ માં ઉભરાતી શ્રુતિ છે શ્વાસ લે શ્વાસ માં ઉભરાતી શ્રુતિ છે ચેતન અકળાય છે જીવ મા ચેતન અકળાય છે જીવમાં વાયુ થી સરવાગે વ્યાપ્ત થઈ ઉય જાજો મારા દિલ્ માં જાજો મારા દિલ્ એકા દિવાયુ ની પહેરી માં સ્પર્શી લે એકાદિવાયુ જણ જણજો સર્વાંગે સ્વંદ માં જણ જણજો સર સાબિત આપો આપજ જોજો સાબિતો આપજ જોજો જીવાડો વર્તમને ભૂષણ માં વર્તમાને પંચભૂતિ પર પોટા ભૂ ની ધાર પંચભૂતિ પર પોટા ભૂ ની ધારવૈ કેસર ફોરાવો અવકાશમાં કેસર ફોરાવો दादाजी सुस्ती नार सौरभ फैलाओ चौदह लोक मा सौरभ फैलाओ चौदह लोग रात में दिवस ने वह तेवर झार मा ने दिवस नी તી વણઝા દેખાર સ્મૃતિ શંકલા પગલા દેખાર સ્મૃતિ શૃતલા દાદા બે મારા દિલ્ માતા વાયરાિંતા વાયરા ta cho આરતી પ્રગટાવજો સિમંદ સ્વામી પ્રભુ ની અને દાદા ભગવાન બધા પોતાની જગ્યા બેસીને આરતી નો ભાવ આરતી લાભ લેશે જય સચિદાલ સાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવિધેહ ક્ષેત્ર માં વિચરતા વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર માં તીર્થંકર ભગવાન શ્રી સિમંધર સ્વામી તીર્થંકર ભગવાન શ્રી સિમંધર સ્વામી અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું જય શ્રી સ્વામી પ્રભુતિ રથ કર મા વિદિક છે ત્રિચરતા મા વિદેશરતા પરતરુણાન જય શ્રીમંદર સા ભગવંત સાક્ષી પૌચારો નમસ્કાર સ્વામી પૌારો નમસ્કાર પ્રત્યક્ષ પળ પા પ્રત્યક્ષ પળ પા માધ્યમ જ્ઞાન સિમંદર સ્વામી પલિયા ર સ્વામિની ઓમ પરમે પામે સ્વામી ઓમ પરમે પામે ઉદાસી નવરો તે હે ઉદાસી નવરો તે ણમો જય શ્રી મંદર સ્વામીજારતી સ્વામી પંચ પરમેશ કૃપા મે સ્વામી પંચ પરમેશ કૃપામે પરમ શપદ પામી સ્વામી ત્રીજી આરતી સ્વામિની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે ધીરાશ્રિત બંધન છૂટે ધીરાશ્રિત બંધન છૂટે આશ્રિત ય શ્રી મંદર સ્વામી પદ્ધતિ સ્વામીની તીરથ કર ભાવે સ્વામીની રથ ભાવે કલ્યાણ કરે જય સિંહ મંદર પર જમી આરતી સ્વામિ કે વરમોલ સ્વામી કે વર મૌલ પરમ જ્યોતિ યો સિદ્ધ હે જય શ્રી મંદે એક સમય સ્વામી ગોળે મારી નમશે સ્વામી મારી નમશે અનન સરળ સ્વીકારી શ્રીકારી મોતીપે જય શ્રીમંદર સ્વામી જય શ્રી મંદર જય શ્રી મંદર સ્વામી જય શ્રી મંદર સ્વામી ઓહો સ્વામી સિમ સ્વામી શ્રી મંદર હરી હંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી આચર સચર જે અચર સચર ધસન વર્તમાને ભરત ક્ષેત્રે વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન અભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અનન્ય ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું જય દાદા ભગવાન સંગમેશ્વર ભગવાર કરી જીવટાર આરતી કરી જીવટારે રે ચૌદ્રપજા જય દાદા ભગવા જગત ધો દા કેરો જગ સમાન કરે દાદા પ્રકાશ માન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અવત્રવતા જયનાદા ભગવાન પટાળે ટી કરવ સસમારે કરસમારી તુ આત્મા રે વિજય દીજી રા કેવળો સંશાય ના પોસાય જ રે ઓષાયો સા જગે ક્રિયા મા ભરતા જય દા ભગવાર ગાની કેવળ સ્વં સ્વાપી સ્વંડ સ્વાપી બ્રહ્મા પ્રકાશ સ્વયં જય નાદ ભગવા જ્યો અધી પે કદમીટત are થઈ છે રોજ એને હૃદય થી અવધારી ને દાદાને અવધારી ને તો અત્યારે પણ હાજર હાજર છે બઉ સુ આપડા મન વચન કાય કરીને સાચવી જાણીએ આ બહુ મોટો પરમાર્થ છે એની અંદર આમાં વ્યક્તિ આ ખાસ સમજી લેવાનું આપણે બધા જય સચિદાંદ દા ભગવાના હસીમ જય ભય કાર શે દાદા જી સોને યાદ રહેશે યાદ રહેશે દી સોને યાદ રહેશે લાખ યુગો ના બેણ વૈ लाख युगों навеण वही रादा जी सों ने याद रहे से दादा जी सों ने याद रहे से याद रहे सीता दादा जी सों ने याद रहे से याद रहे से दादा जी सों ने याद रहे